આવતો ભાવ આજે આપડે કઈ ફોરીન વાળા નથી કે આપડે પૂર્વ પૂર્વ માનતા નથી કે આવતો આ લઈ ને આયા તા ઓવર ડ્રાફ્ટ મૂકીને આવ્યા તેનું આ ફર ફરી ઓવર ડ્રાફ્ટ મૂકીને જાહો ચડાવી હોય શું કહું પછી રોઈ નાખીએ એટલું તો જે પુરુષ પાપ ગમના ઉદય વાળા ને જેમ તેમ પૂરું કરે તો બહુ થઈ ગયું પણ દૂધ પાણી જતું રે હારે જગ્યા સારું માનું હા ફો નીચે ભેગા જ કર્યા કરતા સાધુઓ પાસે એટલે માણસ ઘૂંચા શેમા લોકો નો ભંગ છે એટલે બુદ્ધિ થી મનમાં માની અને હિતા સાધન માને છે पार्थ ने श्वास मैले विज पार्थ ने श्वास मैं कई रीते हाँ करोड़ो रूपया मिलकत है कई जोड़े जाना તારી પોતાના આત્મા માટે કરે એટલે લોકો તે ખરો સ્વાર્થ મુખ્ય લઈ જાય આ ભ્રાંતિ નો સ્વાર્થ માર ખવડાય ખવડાય ખરે નહીં બેડ ફોટો ફોટો ફોટો મિસન લસ્ટન વિલેજન ના પાપની ફાઈનસ ફાઈનસ હાઉસ કરે આના માટે કરું બારે છોકરા માટે કરું અરજી છે બે આડવાં છે વાસુ છોકરાને પ્રિયાને લાગવાનું બધું કલાન છે પર સંજી લેવાનું કે મારે તે તેઈ છું સેનો સેન એટલે દેડ દેગઈ દેઈ હા નોટ રીઅલ દેગઈ હા રિયલ તો છોકરો બઉ સુંદર સાથે છે આસકતી કરી નાખો છો શું થાય વધારે રિયલ થવા જ નથી થશે નહીં પ્રયામ રાખો બધા બધું વ્યવહારિકતા ફર્સ્ટ ક્લાસ ફાઈવ ક્લાસ આપડે બહેરી એમ કે તમે કરતા તો આપડે શું કરવાનું સીએ બૈરી એમ કે તમે મારા પર પ્રેમ કરતા નથી તમે કાચા બોવ એવું કે પોતાની બૈરી કેમ પ્રેમ ના કરો પ્રેમ તો કરવો જ છે સમજમાં જેવું છે આપડા કેમ બોલે તમને પ્રેમ છે પણ આશક્તિ નઈ ને માનું નામ કેવાય વધે નહિ ઘટે નહીં પ્રેમ કહેવાય તમારે પ્રેમો તો આ જગત રાણતું નથી તમે બે એમને ગાળ આપી જાઓ તમે એમની સાથે ઝઘડો કરી જાઓ તમારો પછી પ્રેમ ઓછો નોર્મલ પ્રેમ કોઈ બિલો નોર્મલ પ્રેમ કોઈ નોર્માલિટી તમારું કોને દાદા તમારે હીરાબાઈ ને જોડે કેમ નો વ્યવહાર વિપિનભાઈ એમ કે છે કે હું તો દર વખતે એવું કઉ છું પડે એમ કે તમે જુલો છો કેમ એવું એમ કરતા કરતા એમનો મન સારા છે મારી દાનત છે તમે મને તમારું ઘર ગમતું નથી તો બાચુ એમને તો સાચું જ લાગે છે જોવાનું ને દસ મિનિટ કરવાની એમનો પ્રેશર ઘટ ના થાય લાયો ત્યાંથી પછી ખબર આવી કે તમારે અમેરિકા જવાનું છે માટે વહેલા આવજોદરા નિર્દોષ નહીં દેખાતા મને ખુદગત નિર્દોષ દેખાય જગન્નાથ જીવ માત્ર નિર્દોષ દેખાય એટલે આપડે દ્રષ્ટિ કેળવાની ગંદામાં નિર્દોષ કારણ કે આ દેહ માં સદી શ્રષ્ટી રહ્યો નથી આ દેહ નો માલિક નથી ઓનરો આનો ટાઈટલ નથી મારી પાસે કોણ બોલે છે ખરું હકીકત કહેજ ક્યાં વાણી નો માલિક નથી એટલે માલકી વગર ની વાણી છે સરસ્વતી સર બઉ વાણી દર્શન કરે નઈ તો આ વાણી ઓરિજિનલ ટ્રેપરેકર બોલી રહી ઓરિજિનલ ટ્રેપ રેકર નોટ આ ઓરિજિનલ નથી આ ઓરિજિનલ તેના પછી ઓઈ ઓછી હોય થોડી મને ભૂલ થવાનો સંભવ કરો મિત્ર બીજામાં આપણે એનો ઇન્ટરેસ્ટ એનો ખ્યાલ એનું તપાસ કરીશું ઊંડા ઉતરી ને આમાં ઊંડા ઉતરી ની તપાસ નથી સંસ્થામાં કાયમ ચિંતા રહીત રહેવું હોય એકાદ આવજો મુંબઈ જેમ કઈ વડે છે થોડીક વાર બે મહિ થતા લાગે બસ ક્રોધ માતાન નું જગત કસાય થી ચાલી રહ્યું બાર નું જગત વિચારી ભૌતિક માં ફૂલી ડેવલેપ આપડા કરતા વધારે ભૌતિક માં આપડે અંડર લેવલે અંડર લેવલેપ એટલે ફોનના લોકોનું કઉ છુ તમારે આ પ્રમાણે સમજવું પડશે તો વિષયો અને આ લોકો વિષયની કઈ પ્રેરણા ના હોય વિષય તો એટલા જ માટે કરે છે આ લોકો કે આખો જાડો કસાયોમાં કસાયો ના રહેવા માન મન અહંકાર લોભમાં પડશેના પુત્રો આ તો વિષય ના અડે નહિ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 ચિંતા કરવી પડે કે આ લોકો અક્કલ વગર ના ચિંતા કર્યા ઉપલબ્ધિ આપણને બધી સમજણ પડે ની બુદ્ધિ તો સંસારમાં જરૂરિયાત છે અને જરૂરિયાત બબાઈ જશે અને બિનજરૂરિયાત બુદ્ધિ નો ઉપયોગ કરવાની જરૂર નથી આસે જરૂર નથી કારણ કે ઉપયોગ શું કરે છે વેરી વટ બીજે બધે બુદ્ધિ વાપરીએ છીએ ને કે ના કામનો હવેતારે કતે આ જેમ કુતરૂ થતે હવાર સુખાર મળતે એનો કઈ ટેલ નહી કતે એવા આપણે કઈ જરૂર નથી ડગર કોમનો બુદ્ધિ પછી વિચાર કરવો હા અને આપણે એવો વિચાર નથી કરવો કે કાલ સુ મળતે હે હા હા એટલે સદેશ સક અલેશ સદેશ ઈ તરહ તરહ અલ નગર છે કે જઈ દીધો બોલેલા જીવન કાળે આપણી જોડે મિત્રાચારી હોય બરાબર માર ખાય છે માણસ અહંકાર તો આથરો છે અહંકાર અહંકાર વાંક નથી આથરો છે બુદ્ધિ નો વાંક ચાલે છે એમનું મન કેવાય શું કેવાય આ શેરી માંથી બહાર નીકળે ને એમના મન કહેવાય અને બહાર નીકળે છે એ ચિત્ત છે મન તો વિચારણા વિચારના ઘેર બેઠા બેઠા માર્કેટ સુધી ક્યાંય જોયા ઘેર બેઠા બેઠા ખરીદી ઉઠો ને કઈ બધું આવી ગયું છે તમારે બેસી કે પોલીસે જમતા નથી હતી સમજી કે કોમ શું છે તે એટલે શેઠ બોલ્યા તું જાય અક્કલ વાળી ના બોલાવ માટે હિતના માટે વાત કરી રહી છે ભાઈ શું કહી હતી કહી રહી તી કે જમતા નથી તારા ચેટ મને કેવા મળ્યા મેં ચે છે ત્રણ ને અંદર મોકલ્યો ખરેખર એવું થાય છે કે મારું મકુ લગ્ઠું પડી ગયું છે એ જે કીત નું ઠેકવા પછી એ પૂછે કચાનો પછી આવતો મને ખબર ના પડે એટલે કે તમારે ચિતનું ઠેકવાનું નથી મે હોવું જોઈએ નહી તો એનું ફળ આવશે સંજોગો કોઈ પણ સંજોગો માણસ ચીત ને હાજર રાખો સરકાર દરેક કાર્ય રાખવું છે છે કે રેતું નથી એમ શું કર્યું લપટું પડી ગયું મેં બઉ માથે હાથમુ દેખાડી દીધું લપટું પડી ગયેલું છે સાઠ હજાર રૂપિયા હું માગુ છું સાત વર્ષ થી ચાલતા નથી કેમ સા મારે યાત્રા કરવી છે એ ગોઠવણી કઈ છે સાઠ એક રૂપિયા મારો ખર્ચ થાય બેંક માં ઘણા રૂપિયા હાલ બંધો ચોર પોતાની જાત ને અક્કલ વાર માને પાછા જે અક્કલ વાર કોઈ ને થિઝો ને પકડાતો જ પેલા આમ ગાડીમાં આવતા જતા હતા ને ટ્રેનમાં ત્યાર વડોદરા સ્ટેશન થઈયે તરત આમ પુસ્તક માં લખેલું વડોદરા સ્ટેશન થઈએ એટલે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 બે વર્ષ પછી કેમ આમ મારું જવાનું થયું છે આ ઘર તમારું છે જયારે આવું હોય ત્યારે તમારું અહીવો જોઈએ એનો હાથ તેથી માર ખાઈએ એને બોલાય બોલાય કરીએ પછી માર રીતું કાઢ્યું જે જ્ઞાન માને છે પછી જ્ઞાન ખોલવાનું રહે ને ઉદય માં આવે હું કઈ હિસાબ કામ છે ને જીવે જીવા દે મને ખબર જ નહિ કે નઈ છે કયું થયું છે કેટલા વરસ થઈ ગયા ને કેટલા વરસ થઈ ગયા ચાર વરસ કયા પાંચ પાંચ વર્ષે ગાડી હતી જયારે ઠંડક પવન આવતો ત્યારે બંધ કરવા ઉભો થયો પલંગમાં અને પલંગ માંથી ઉભો થતી પગ જે કઈ ડાકો પડ્યો તેથી એકદમ પડી ગયો તેની હાથે આ થયું છે ઘરના માણસો ખબર પડી કે આ શું છે બધા બોલ્યો નહિ કઈ નકાવ જાગ્યું છે બધા એટલે ઉપર પલંગ ઉપર ચઢવા માટે પ્રયત્ન કર્યો ના થયો એટલે પછી મેં મેમ પાડી રસિક ભાઈ ઉઠો કહ્યું એટલે પછી મેં ઉચકીન ઉપર સુવાડી દીધો ખાસ કઈ કોઈ થયું નથી મને કારણ કે જુદા પડ્યા છે એવો અનુભવ રહ્યા કરે પછી સવાર માં ડોક્ટરો આયા ડોક્ટર ને ખબર હોય મોટા ડોક્ટર દાખાના માં ત્રિવેદી સાહેબ કરી દીધું એમ્બ્યુલન્સ ક્યારેક એ લઈ ને આયા મને કાદાજી ચાલે નઈ દવાખાનું દવાખા લે જશે મારું કામ નઈ મને બેહી જશે એ નહીં બે જશે દવાખાના આવી દવાખાના લોકો ને થાય દવાખાંડ આવું પડે એટલે પછી એમના કેવાથી ઉતાર ટેસ્ટ કર્યો બધો પછી એમને લાગ્યું કે તમને દુઃખ થતું છે મેઘ ના કારણ સહનશક્તિ ના હોય અમારું એ કીડી કડી હોય અમારા સહન ના હોય કારણ સહનશક્તિ આ આ પછી ડોક્ટરો જુદું છે આત્મા જુદો ડાક્ટરો બીજા નાના ડાક્ટરો આત્મા ગયું નથી વિધાઉટ એની ટેન્શન નું હાસ્ય ટેન્શન રહી હાસ્ય જોયે બધા બધા કપડા વપડા ઘર ના બધા ચાલે <Hyun> લાગે સારું મીઠાસ લાગે આપડે પૈસા ખરાબર કામ અમારે પૈસા જરૂર નહિ એ તો વિચારે કઈ પણ સુખ અંદર થાય છે એમ કે થાય ખરી શાંતિ પણ કઈ કામ નઈ નઈ અને ત્યાં આગળ તો અહી સત્સંગ શું ચાલે સત્સંગ તો ખરો સત્સંગ ત્યાં ચાલે સ્ત્રીઓ બીઓ બધા સત્સંગ છોકરા બોકરા બધા સત્સંગ ત્યાર પછી આ કાર્ય થઈ જાય છે પ્રાર્થ કર્યું બેંક માં જે મહેનત કરીએ ની સંયોગ ભેગા થાય તારે પ્રાર્થ માં સહયોગ ની જરૂર ત્યાં પ્રારંભ ધાર્મિક ક્રિયા કરે એ પુરસાદ કર્યો એના અથર્મ કરે એ પ્રાર્થ કર્યો હા એ પુરસાદ આ મહારાજ આખ્યાન વાત છે ને તે પ્રારંભ છે મગજ સારું હતું શરીર એ કર્મ બધ્યું કેવાય મે મે મેળા બા દસ પંદર જણ આ કર્યું મારી બેટરી ચાર્જ થઈ જાય ને આપના આશીર્વાદ કર્યું ચાર્જ થઈ જશે બેટરી ચાર્જ થઈ જાય જાણવા જેવું છે ખરેખર શું છે આ છે કે તે છે જાણી છે બધી એક ફોર ફરી હાઉ જાણી જાય કચ્છ કરી જણાવ્યું કર શ્વેત પના બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભે દેવાઈ સદા વંદિતા સામા પાસ્વતી ભગવતી નિશેષ જાંગિક આંગિક ભુવન્ય વાચિક સર્વ